બીજો ત્રણેય ભાગ સુમ સુખ સુમ બધું જ્ઞાની પાસે તો રોજ પધર થયા કરે છે જગત પોતે જ બદલ છે પણ પંચભૂત કહે છે શાસ્ત્રો પંચ મહાભૂત કહે છે પંચમહાભૂત પંચમહાભૂત સમજમાં બે તત્વો છે સનાતન સનાતન પંચ મહત એમાં એક સનાતન છે કયું સનાતન છે આપનાતન છે આકાશ તત્વ જે છે સનાતન છે અને પાણી વાયુ એ વિનાશી તત્વો છે વરાંડી પાડીએ પાણી થઈ જાય પાણી ઠંડુ કરીએ બરફ થઈ જાય વિનાશી તત્વ અને આકાશ આકાશ કરના થાય જે અણુ થાય છે ને અણુ વિભાજ્ય વસ્તુ છે અને પરમાણુ અવિભાજ્ય છે પરમાણુ અવિભાજ્ય છે પરમાણુ માંથી બનેલું છે આ પાણી વાયુ આકાશ ને આકાશ બે બીજું ચેતન તત્વ ચેતન તત્વ આવી નાખ્યું ચોથું કાળ તત્વિંગ પરમાણુ ને અહી થી લઈ જવા માટે ગતિ સહાયક અને ગતિ સહાયક તત્વ એ ચેતન ને એ બધાને ગતિ ગતિ હેલ્પ કરે છે તો ગતિમાં એટલું હેલ્પ કરે તો સ્થિર ના થાય જાહેરાત કરે ફરિયાદ કરે ફરિયાદ કરે ફરિયાદ કરે તિયક બીજું હોય છે પરિવર્તનશીલ છે સમસરણ થયા પરિવર્તનશીલ એટલે બધા ફર્યાદ કરે ફરિયાદ કરે ફરિયાદ કરે તે બધા ભેગા થાય નઈ તેના એવિડન્સ રૂપે જગત ઉભું થઈ ગયું એની અવસ્થાઓ થયા તત્વો પોતે મૂળ તત્વો છે આ બધી મનુષ્યો મનુષ્યો જી બધું અવસ્થાઓ થયા શું છે વિનાશી અવસ્થાઓ છે બધી અવસ્થાઓ પોતે આવી ભગવાન ભગવાન આ દુનિયા બનાવી નથી નૈમિત રીતે બની ગઈ છે જેમ સૂર્ય અને દરિયા ની બેરિયા બે ભેગા થાય હાજરી થાય નીકળે બે ને કાર્યા છે એવું આ જગત છે કશું બોલાય નઈ કે આને કાર્ય ક્રિએટ બધે કર્યો હું પ્લાનિંગ મને એ ખબર નથી પડતું કે મેં પ્લાનિંગ ક્યારે કર્યું આમ કેમ કર્યું પ્લાનિંગ કરતી વખતે મે આવું ક્યારે કર્યું નકશા ચિત આવું કર્યું મેં હા પરિણામ આવ્યું પરિણામ પરિણામ દેખીને ગભરાય આ પરિણામ કોનું તારું યોજના નું પરિણામ કરી અડધો કાળો અડધો ગોળો એ બધું નક્કી કર્યું તું એ પ્રમાણે વે એ પ્રમાણે મળે એટલે એનો અર્થ એવો હતો કે બંને વિચારો જ આ પ્રતિભાવ છે બુદ્ધિ ના આશય તમારો શું મારા આવું જોઈશે આવું હોય તો બસ મનોરતો આપી રીતે આપડી બુદ્ધિ ના આશય માં હોય છોકરો એક છોકરો આપડે ડિસિઝન બુદ્ધિ ના આશય માં ડિસિઝન ચા હોય તો બસ सं, था तो चक्र तो नहीं बोले बैरी आशय करो ये गए તકલીફ ઉભી થઈ ના પોચી વડે ભગવાન એ તો એ તો થઈ ગયો એ આમ થાય એનો અર્થ એ થયો કે તમે કહો કે મારે વહુ છે તો એનું ફળ શું યોજનામાં વહુ જોઈશે કોમ્પ્યુટર મોટું કોમ્પ્યુટર કોમ્પ્યુટર છે આખા બ્રહ્માડ નું તમારી યોજના પીડ તરીકે જાય છે અને પછી આ રૂપક આવે છે કોમ્પ્યુટર આ રૂપક આવે છે તમે વહુ ની કરી હતી આવું બરોબર ઉતર્યું ભગવાન હાથો છૂટવું બઉ મુશ્કેલ ભર્યું ત્યાર પછી શું જોઈને આવું જોવાનું ના માગે તો આજે ખબર પડી ને હવે ના માગુ ખબર અત્યારે પડી શું દેખાય છે આ યોજના છે ને તમારા બુદ્ધિ ના આશય ના પ્રમાણે તમારી તમારા ધારા પ્રમાણે થવા દે અને ડેબિટ ભાગ નું તમારા ધારા ની વિરુદ્ધ કરાવેટ જોડે તો લાયા પાપનો ઉદય થાય મારી નાખ્યો એવો આશય થઈ ગયો આવો સંસાર છે આ બી લહેર કરવાની કે લેવાનું કઈ પછી પછી શું કહ્યું કે મને આરામ થી આપના ની યોજના કેમ નીકળતી નથી મારે આખો દાડો કામ કરવું પડે છે ને બધું કરવું પડે છે તમને નથી કામ કરવા તો તમારે ચાલે છે કારણ મેં કહ્યું એ જે આશરે બુદ્ધિ છે ને એમાં બધું લખાવડું પડે આપડે તમારી તમને બધું પ્રાપ્ત થાય એટલે મે પેલા શું કર્યું કે હું કેટ નો ઉપયોગ થોડોક કરું છું બધા નથી કરતો બીજો મારા આત્મા માટે જ હો શું અને વપરાય જ નહીં અમારી અમારું કહેજો એકલાય અને તમે તો રેડીયો નું મોહમ્મદ કરી દેતા એવું એવું મોહમ્મદ માલ લાયું બોલ બેજાવ કે જેને સમજવાથી પછી કોઈ સમજવાની જરૂર ના રે એક જ પોતે પોતે પોતાને જાણે જા બે જગ્યા થાય એવું છે બહુ મોટું બુદ્ધિ પહોંચે ને અમારે બુદ્ધિ બિલકુલ નહિ જોડે so, દાદા yeah, <laughs> મારી વાળી નથી મારી વાળી ના હોય ત્યાં સરસ નથી હોય શું હોય સરસ માય સ્પીડ હોય છે સરસ્વતી સર કર પ્રત્યક સર બોલા બહાર જ્ઞાન માં આઈ ગયું ત્યાં સુધી તો પુસ્તકો પછવાડે જ પડે હા ત્યાં સુધી જરૂરિયાત કારણ કે બુદ્ધિ નો વિષય છે શું છે અને બુદ્ધિ થી પદ માં જવું પડશે જ્ઞાની પુરુષ બને તો બુદ્ધિ થી પદ ની વાતો જ બાકી આ રૂપે છે બુદ્ધિ નો વિષય અને શબ્દ રૂપી શબ્દો ના મળે સારું અનાજ ના મળે તો કંટ્રોલ માં જેવું મળે એવું પણ ખાવ પડે ભગવાન આજે બુદ્ધિ ના આશયો આપે સમજ્યા એ થઈ કેવી રીતે જતા હતા બુ પોઝિટ જે આપણે પાડી દઈએ છીએ બુદ્ધિ ના થઈ કેવી રીતે ધોગાર થઈ જાય બે બે ભાઈઓ બહુ ત્રાસ આપતા હોય ને અરે છોકરું હાવ કુબડું હોય છે બીજા લોકો એની માને બઉ ગમે કારણ કે બુદ્ધિ ના આશ્રય માં મારે કુગડું જ જોઈએ એવું કે ઉપર કાળો ટપકો ના છોડવા પડે શું કરવું પડે બેસ લગાડે ઘણા લોકો બહાર ગયા છે ને ખેતા ખેતર રાખવું ચોપાટ હે લાબુ પડું ચોપાટ અને બૈરી રાખી એટલે મારે ગયા બેઠા છે આઠ મંદિરો માં ફરેકલ વાર લખેલું છે ને પછી પાસે કે છે પાછ આવું બોલનારો હું બુદ્ધિ રાખી ડૈરી રાખી કોઈ અને પછી બધે તાપ ફરે આપડે એક બાજુ એ તમને ચિંતા નહી પતિ ગુમા બીજા જોઈ ને આવી જ નથી તમારું જ પ્રદર્શન છે તમારી છે તમારું જ આ બધું રેખ રેખ પ્રોજેકશન જ રાખું તમારું ભગવાન વિચાર આપ્યા કરે તારે મેં રમણતા કર્યા કરે અને જ્યાં ત્યાં કંટાળું પછી વાંકર ખેંચે હે ભગવાન આ તું હાથ નથી મને તારે હું તરફ સંજોગો ભેગા કરી આપીશું સરસ ભાઈ એતો આનંદ આવતા ભેગા થવા માં તો દાદા નો અસરમ વિજ્ઞાન છે બે ઘડી વાર બેસે આજ અમને પરવાનગી મળી ગઈ કેટલા બુદ્ધિ ના આશ્ર માંગેલું છે એટલે મીઠા લાગે છે એમાં મીઠા તો સ્વભાવ છે જીવ નો જો આવો ભાઈ બધા મીઠું લાગે ભૂખ્યો બહુ ભૂખલા ગયા પણ મીઠું લાગે આવો ભાઈ માસી આવું કે ભાઈ તમારે મારે ભણ એક પછી માસી આવું આખા નો જોવા જવાનું થાય તો આખા ભણ થાય તો આ પછી આમ ભણે જેવી ક્યાં રાખ્યું આવું ના ભાઈ માથી આવું કોઈ આવું કોઈ આવું આયા પાછું તમારે મારે વવડે તમે સુધી આવ્યા લોકો ને સમજણ નહીં આવી બધી આવે તો જ કે જાય હરાદ હરાવે પછી થાય એટલે આ લોકો માગે રોકડો માગે એટલે બધું જંગલ હરાવવાની જરૂરી છે બુદ્ધિ નો આશય અને ભાવ શું ફેર बुद्धि भाव ऐसी बुद्धि नो आशय उभो બધા ભેગા થઈ લાવે છે ત્યારે જગત નહી અને દ્રશ્ય છે તમે જ નાતા અને દ્રશતા પછી ગુણાકાર બીજો કલાર જ નહી ને અને નગીનભાઈ શું કરે છે તેની ક્ષમતા જોવા ના પાસરા ચાલે તેને સમજવાનું પણ જોવાનું આપડે ક્ષમતા જોવાનું હા માલ ભરેલો છે એવો નીકળશે દમણ વાળું પાણી છે દમણ વાળું કરશે જ્ઞાન થયું તેવું છે ને એક જગ્યાએ બસ જ્ઞાન સમાધિ આપે નિરંતર સમાધિ આપે એ લોકો કરવાનું કઈ ના કરવા બાકી લાગ્યું નથી પણ મારું કહેવાનું છે કે પાછો ભરે તો હાથી ને લખવા માટે બની છે ત્યાં પછી ના થાય જાણ્યું કેવાય તો જાણ્યું નથી ને પૂછો બધું પૂછવા નયન ખરેખર છો ખરેખર ખબર નથી કે જાણ જેટલું જાણે એટલું બધું જાણે વિજ્ઞાન નિરંકાર પદ વાતચીત પૂછો આમ બધું કરવું જોઈએ મનની શાંતિ માટે શું કરવું પેલી જરૂરિયાત મન ની અશાંતિ ખોરાય મંતર અશાંતિ થાય આ દુનિયામાં રાગ છૂટે કઈ છૂટે કેમ કે રાગ છૂટે સાદા મન કાયમ માટે એવી ઈચ્છા કરી થાય અલબતવરી બસ સડી બેમાન યેશ્યુ કરન ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કરવાના છે પરમેનન્ટ જ દે પણ કોઈ પણ એડજસ્ટમેન્ટ હોય પરમેનન્ટ દે ટેમ્પર રિચાળે ના ચાલતા અલબતવરી પાછા મે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ કરવા કેલલે જા કેલલે દાદા આવે છે કેલલે જા આવે છે જો ભટકી રહ્યું રાજા હોય ગય પણ ગ્રાંતિ માં ભટકી રહી છે એક જ્ઞાની પુરુષ એક સાથે ત્યાં બધું પદ પ્રાપ્ત થાય મુક્ત હોય દોડ્યા હોય ને મંદિર દોડિયા આવે છે દેહ ને ઓળખવાનું સાધન છે તમારે એમ કેવાય નવીન ભાઈ છું દેહ ઓળખવાનું પણ તમે તો ખરેખર એમ જ હું નવીનભાઈ જ છું એટલે કરો જે નથી તે તમે આરોપ કરો છો બે તારીખે હવે નથી કરું બે આવ્યો હોય તે શુદ્ધ કર્યા કરવો તમે જે આપજો સુખ જોઈ તો સુખ આપો ભાઈ માં આપડે જે કહીએ જે છે એટલે આપડે કઈ તું રાજા છે એટલે આપડે રાજા કે આ તમારું પ્રોજેક્ટ છે વલમાં ભગવાન કઈ પણ આમાં માથાકુરી કરી નથી ભગવાન તો જ્ઞાતા પરમાન કોના જગત બનાવ્યું લાગતું હતું ઈશ્વરે છે ભાગીદારો છે વૈજ્ઞાનિક રીતે અલૌકિક ગાણું છે કઈ ખોટું નથી અલૌકિક કોને ગણવાનું વિચારક પુરુષો છે આ વિચારો માણસ ભગવાન કરતા ભગવાન જ છે આ બધા એવું જોઈએ કેમ લાગે આપને એટલે વાર્ત બધા છે ને અત્યાર આ તો જવાનું ભગવાન બનાવનારો છે ભગવાન બનાવ તો બોક્ષ જ ના થાય ને કોઈ નો કાંઈક ઉપરી ઠર્યો તો આ થાય તમારું સ્વરૂપ છે શું પ્રભુધાન પોતાનું સ્વરૂપ જ ભગવાન છે શું છે પણ ઓળખવા નહીં ઓળખવાથી શું નામ કે ને હું નવીનભ છું નવીન રીતે ભગવાન ની હાજરી માં વિજ્ઞાન ઉભો થાય છે બે વાક્ય આ જગત માં કોઈ કરતા છે જ નહી કરતા વગર થયું નથી આ બે વાક્યો કેવા લાગે છે આમ જ છે ભગવાન કોઈ કરતા નથી કરતા નથી એટલે કરતા કેવું છે નૈમિત કરતા ભગવાન નૈમિતિક કરતા કરતા થાય અને બંધન થાય જેને કરતા થાય એટલે કરવ બંધાય એટલે બંધન થાય પ્રભુદાન વાતચીત કરજો હા બધું વિજ્ઞાન છે વિજ્ઞાન માં બધું જાણે છવ્વીસ વર્ષ પેલા ની આપની જે સ્થિતિ હતી એ અમને કોકડાડો કેવી પડશે હિંમત આવે અમને હિંમત આવે તમારી જોડે ભગવાન ભગવાન બોલે છે ચેતન માં અવાજ નામ ના ગુણ નથી ત્યાં કોણ બોલી છે ઓરિજિનલ બોલે છે હું નથી બોલતો હું નાતા દસ ટકા શું બોલી રહી છે એની નોંધ મારી પાસે રાખું છું ઓરિજિનલ બોલે છે આ માયપીઠ ના સર છે પ્રત્યક્ષ સરસ્વતી માય પીઠ આવે તો ફાયજન પડ્યું નાઈ પેજ આવે તો પોઈઝન પડી જાય કે નિગોઈ જમ છે ને તો એ પોઈઝન પડી જાય વાતિત કરો ભાઈ થાય જ્યારે વાતિત કરો ભાઈ આવે થોડા શરમાય ને એટલા માટે દાદાની વાત છે પહેલેલા આવે ને થોડા શરમાય દાદા પાસે પહેલે ઘરે ઉલાગે પછી ખાલે પછી એ પણ કે નતા શરમાયા ને પહેલી વાર એવું પૂછ્યું તું હોય છે કે નહી શું કે ય શબ્દ માં કેમ ભાઈ હોય શકે સિત્તેર ટકા સુક્ષ્મ સુક્ષ્મત અને સૂક્ષ્મ જ્ઞાની પુરુષ ની પાસે કોઈ જગ્યાએ આત્મા હોય નઈ બધા અધ્યાત્મા વાત કરે ને તેની પુરુષ ના હોય તરકમી ખાય બધા धर्म ने अधर्म खोटू काम कर सार એક અધર્મ ખોટું કામ કરવું એ અધર્મ કેવાય સારું કામ કરવું એ ધર્મ કેવાય બંને અહંકાર ના ધર્મો છે કોના ધર્મ છે અહંકાર આત્માના ધર્મ નથી આત્મામાં તો સારું ખોટું ધર્મ જ નથી અહંકાર ના ધર્મો છે એટલે કોઈ ખોટું કરતું હોય તો આપડે અભિપ્રાય ખોટું નહીં કરવું એવો છે એટલે આપણે એના તરફ ગુસ્સો થાય કે આમ કેમ કરે છે આને સારું કરતો હોય તો એના તરફ પ્રેમ થાય રાગદેશ થયા કરે અહંકાર અને રાગેશ પછી સારું કરો પછી તો સારું કરે કેટલું સરસ થાય છે પછી કેવું સરસ થાય છે તો જોજો કદાચ કઈક રોજ નડે ને મૂકાન કરે નઈ કરે મળે કામ કરતા અર્જ મળે ના મળે મળે એવું બધું પછી તારું કામ પછી તમારું આ લોકો નું ભલું કરવા માટે પાડે તો અસકલ નથી એવું લાશ થઇ જ નબળી જતી રહી અને કોને ધોલો મારે છે કોણ ધોલો મારે છે કોને મારે છે તેને જાણીએ અમને તો અરી શકે નઈ અમને તો ઓળખી શકે નઈ એવું તમને ઓળખી શકે નઈ એવી રીતે મહારાજ કામ કર્યા કરે તમારા પછી પૂછો થાય ને એવું હતું રવિશંકર મહારાજ ને ગમે એવું ખોટું કરે ગમે એવું ખરા પણ કોઈ ક્રોધ એમના જીવન કર્યો જ નથી એમના પિતા રવિશંકર મહારાજ ને એવું હતું કોઈ ગમે એવું ખોટું કરે ગમે તે કરે તો એમના જીવન ક્યારેય ક્રોધ નતો ખોટું જો કરવા બે જાતા આ લોકો શા માટે ભગવાન જન્માલતા ભગવાન આવું કરે નઈ ભગવાન તો આમાં આવું દસ જ નહીં વાટર હોય તો ગટર ની જરૂર કરી ગટર ના હોય શું થાય પાણી હા એટલે ગટર છે દુનિયા ગઢન જરૂર નહીં જરૂર હા પેલી જરૂર પછી સરસ અમે શું કરીએ કે ભાઈ કરો ગઢ નું ઘણું ઉગાઈ નું હોળી જો અનુભવ થાય ફરી ઉગાઈ નઈ શું કરું